અઢાર કલાકે વાત કરો કરો છું બોલ ને હમ શું છું કોઈ નું શું જાણ છો તમે તમે જે બોલ છો હું મને પોચતું જ નથી બાર તકે અને ગાડી છે એટલે હોય તો એના પછી કોઈ માણસો શું વાત બધી આગળ જશે હા એટલે પછી હું લખજો સમય મોટા સમય સમય મોટા છે સમય લગજો આવે છે છઠુ આકાશ થયો સનાતન તત્વ હવે આ તત્વો શું દેખાય છે સમસરણ થયા રહેરંતર પરિવર્તન થાય કોઈ પણ તત્વું નથી નિરંતર પરિવર્તન થયા જ કરે છે એટલે સમસાય નિરંતર પરિવર્તન થયા છે પરિવર્તન થાય વ્યવસ્થાઓ ઉત્તમ થાય તો અમારે તો અમારે વ્યવસ્થાઓ આત્મા અને ચેતન સમજી લો કાગજ વધી લે ચેતન પરિવર્તન થતી વખતે પરિવર્તન થતી વખત નજીક મારવાયેલો નાના વ્યક્તિ ઉત્પન્ન થાય છે સંતો ને પૂછે માન માં આવેલું ગુણ પણ લખશું ને બધા નોલેખે ને એવું લખ્યું આપડે વિચારીશું કે આ કંટો ના ગુણ ના જળના ગુણ હોય તો આપણે જળના ગુણ હોય તો ચેતન ગુણ હોય તો બહુ થાય એવું લાગે માં સુવાન ને આવે છે આ ગુણ પણ હા આપડે પ્રું સમજી શકે એ નહીં મનુષ્ય મનુષ્ય દરિયા ને આપણે કહીએ કેમ ઉત્પન્ન કરું છું દરિયા છે હું ઉત્પન્ન કરું છું હવે નદી વરા ઉત્પન્ન થાય છે હું જો પત જોઈશું હું જો વડા કરીએ કેમ આપણે દરિયામાંથી વડા ઉત્પન્ન કરિસ્પોન્સિબલ હોઉં અને દરિયામાંથી વડા નું કાઢતો હોઉં તો ફ્લેટો પર નીકળવું જોઈએ નથી દરિયાનો ગુણ નથી સૂર્ય નો ભેગા થવાથી પણ નથી દરિયાનો ગુણ દરિયાનો પોતાનો કાયમ નો આ નથી કાયમ નો ગુણ નથી આ પોતાનો સ્વાભાવિક સ્વાભાવિક આત્મા અમે શું કરીએ આત્માને પૂજન સીટા પાડીએ એમ થઈ જાય આ ધોધમાન માં શું છે ક્રોધ અને માન નો થયો અમે આ છુટા પાણી હું મારું થતું રે બધું જતું રહે લોકોને ખુડ સમજે લોકો હજી દ નથી થયું શ્રોધ અને માન બે મને લીલા કરી ભગવાન તમે પ્રસંદ કરતા કરતા આયા ભરપુર એટલે ન યુતિ ન ઈતી કરતા આ ચામડી હોય છે એ રીતે બહુ માથા ગુણ કરે જય શેખી બને એટલે બહુ માથા ગુણ કરે જય એ ભી શબ્દો કેવા છે ભાઈ ભૂપેન્દ્રભાઈ અને આત્મા સુષ્મતમ છે હોય નહિ કે વેદના ઉપરી કહેવાય ચાર વેદના ઉપરી અને જ્ઞાની પણ નામ કે લોકો માટે બરોબર છે લોકો માટે બરોબર છે આતંકવા દે છે સ્વતંત્ર થયું હોય માટે આ જરૂર નથી લોકોને તો ખાઈ પીને મોત કરવી છે અને બાબાનો દાદા સુધી કોઈનો મોક્ષ થયો તત્વો માંથી કોઈ નીકળી જ નથી નીકળી જ નથી શક્યું ને અત્યાર સુધી તો જેમ મોક્ષ કોઈ નો છે કે શંકર શ્રીશંકર મોક્ષ થયેલા શ્રીશંકર ને હાજરી બધે લાખ મા અમારી હાથમાં ઘણા માણસ પચાસ માણસો દાદા આ બધા કે કે સ્વામિનારાયણ નું અક્ષરધામ આ જીસર પ્રાઇઝ નું હેવન અને આ પેલા રામ નું આપડે શું પેલું વૈખું બધું એ બધું ખરું કે નહીં કે દાદી ગ્રસ્તી સ્વામીનારાયણ નો અક્ષર પુરુષોત્ત અક્ષરધામ એ બધું ચોપડી ના એટલે બધા સાંભળો ને સમાજ સુધારક છે ઇન્ડિયા સમાજ સુધારક માં પોતા ભગવાન એમનો પ્રશ્ન એવો છે કે આ કૃષ્ણ હું કૃષ્ણ કરું છું પણ તમે કહો તમે શું સમજીન કરશો એટલે તમે પ્રગતિ ભાષા હું છું તો હું તમને જે સમજણ પર જોવા મળે એવું કહેવા માટે બધું કહેવા નહી માગતો મંદિર જે કિંદર ગરગે મા એક કિંદર ગરમ છે તે કિંદર ગરગે આલે તો આગરો પછી બારસાગર વત ને એટલે કિંદર ગર સુગરા શું કહેવું પડ્યું કે અમે આ વર્હાદો રહી છે અમે આ બધું કે એકથી એક છોગળમાં જ મધ્યા પડી ગયા એને ત્યાં બધું એક થઈ ગયું એનો પ્રશ્ન હતો એમ કે તે ગા દે आ, राम अक्षर धाम साची के चौपडियों वैष्णव आवाज भाभी जमा तो आगे थोड़ा पैसा जवे जवे ब पूछे દાદાજી અત્યમ શું કણ છે તો હું આ સર નાશ થાય છે આ શહેરીમાંથી સર અને જે અક્ષર બ આ જે શરીરમાં જે આત્મા છે એજ અક્ષર છે આ તારું દેખ છે એટલે જીવતો જઉ આ ખોખા બદલાયર બદલાય અક્ષર સુધી બીજો હવે જ્ઞાની પુરુષ ઘર અક્ષર થી પર એટલે આ વાત બધી લોકો એમને માટે બાળ મંદિર માટે આવું જ છે એના માટે આ મુકવા પડે એને આપડે સંકુલ કોનું દેખાય અમારી જોડે પ્રમુખ ચૌહાણ થાય ને એવા તો કઈ મને કંઠી કંઠી મેં બંધન જોતા મારે હું તો પહેલો જ માણસ છું તારે સાધન કેવું પહેલો માણસ ના કહી ના પાડ્યું નહી જોયું ના ચોખું કઈ દે ચોખું એ બાબત ના કહી મારે કંઠી ના હોય કંઠી તો લોકો પણ બાર મંદિર માં સારું છે કારણ કે છોકરાઓ કેવા ભણવા દે હું કઈ ભણવાનું મારી અમે ભણવા એટલે એના મંદિરો માત્ર અમે એ માસ્ટર ને હેલ્પ કર્યું બાબા ઘડીમાં તંગડી નીકળી જાય ઘડીમાં નીકળી જાય મારે ટોપ ક્લાસ જે છેલ્લો જેને સ્વતંત્ર થવું હોય ઇન્ડિપેન્ડન્ટ થવું હોય તે હે ને મારી ઘડી શું કરે એને સમજ ને પાંચમો દેવલોકું એ બ્રહ્મલોક મારા બ્રહ્મલોક ના છે દેવલોક ના મારા જ મોક્ષ કોને કહેવાય આપડે મોક્ષ તેને કહેવાય મોક્ષ એટલે ઇન્ડિપેન્ડન્ટ પણ ડિપેન્ડન્ટ પણ લાગે છે અત્યારે લાગે છે અને ભગવાન ઉપર વધતું હોય કેમ કેર વર્ષે મહારાજ ને કેવા તલા મારા બની જશે ભગવાન તારો મોટું એના કરતા મારા ફાધર મધરે જે પ્રત્યક્ષ ઉપકારી છે તે મારા હતા તું ક્યારે પ્રત્યક્ષ ઉપ ભગવાન તો અમારે આસો જ નહિ ભગવાન તમારું સ્વરૂપ છે ભગવાન નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે ભગવાન ને એટલે તો વિજ્ઞાન અમારી પાસે સમજી લે કાયમ સમજી ને સત્યાવીસ ટેન્શન જોયેલું નથી કલાકાર તો નથી બધે બધે કર્યા દાદા આપણે જ આવું પડ્યું કેવા બેહો અને શું કહો જો આજ કશું કદમો નું શાક લાવજો ને હુરિયો અને બીજું કશું લાવજો ક્યાંથી ભગવાન થાય ના મને ત્યાં પણ કરવાનું એટલે વાણી એટલી મજૂરી હોય સર એ મજુરી હોય અને એ વાણી દેશ કહેવાય શું દેશના હા અમારી વાણી દેશ કહેવાય દેશના એટલે શું કે માલિક કોઈ નહીં અમારી વાનથી માલકી વગેરે અને હું જ્ઞાતા બેસતા છું ત્યાં પ્રગડ શું વાગી રહ્યું છે અને શું શબ્દ બોલાવી રહ્યા છે એના પછી એને સિરિષ્યા કરે આવી રીતે હવે એટલે આ શબ્દો માલકી થયા પ્રત્યેક સરસપન્સ દાદા આપડે આ વડોદરામાં આપડે સત્સંગ ચાલતો હતો આપડે સત્સંગમાં થાય એની વાત કરું એમ છે ને જ્ઞાન દાદા ત્યાં વડોદરામાં લીધું આપડે શું છે આત્મા જે તરફ થી જુદો આમ એકદમ તેવું બહુ સારો અનુભવ થયેલો એમને આ બે માંથી જુદો પડી ગયો ભાઈએ બિલકુલ જુદો પડ્યો તો દાદા પડ્યો તો ને તારે પડ્યો તો ત્યારે પડે તો પણ ફરી પાછા અને પાંચ આજ્ઞા આપી છે આજ્ઞા રસ છે આ કઈ હિમાલયમાં બાવા પડી પાવા તો પડી જવાનું નથી સંસારમાં રહો એનો નથી મને મને મળવો મુક્ત રાખે એકદમ હાઈ ક્લાસ ચાલે સર્વિસો કરનારા છે ને આ બધા સર્વિસો કરનાર યંગ અમેરિકામાં એટલા માણસો એવા છે કે મિનિટે નું હાઈ લેવલ કામ પર છે મોટી જવાબદારી પોચી પડશે પણ એક મિનિટ દાદા બોલાતા નથી લોકો પાછળ પડ્યા લોસ એન્જલમાં પંદર ધારા રહીએ છીએ દર્શક તો એ પાછા આપડે પાસે પછી પાંચ દાળ જવાનું છે સત્સંગ રોજ ચાલે છે થઈને સત્સંગ રોજ અને અથવા જ બાર ગામ જઈને એક મોટું રાખેલું ડુંગર ઉપર ત્યાં જઈને ત્યાં ખાય પ્રશ્ન સુધી જોવા એટલે કે મતલબ શું થાય કે આપડે જે ત્રીજો મેં એ શું ભ્રમ હતું કે મોટું હતું અનુભવ થાય નો જ્ઞાન વખતે આત્મા દેહ થી જુદો બ્રહ્મ સ્વરૂપ તેજોમય સ્વરૂપ અનંત સુધા એકદમ સૂદો બળી ગયો એ શું હતું એમ પૂછે હજુ ફરી પાછા ચોટ્યું નથી દાદા ના ચોટ્યું નથી પણ એ વસ્તુ આવ નહીં તો નિરંતર સમાધિ રાખનારું આ વિજ્ઞાન સંસાર વ્યવહારમાં ભરતા ફરતા બધા તો અક્રમ વિજ્ઞાન છે કોઈની બુદ્ધિને પણ ગોઠતું નથી આ હિન્દુસ્તાન ના બધા લોકોને કહી દીધું બુદ્ધિશાળી નથી લાભ મારી પાસે લઈ લેવું પડે કાલે પંદર ન્યુયો પાછળ બે પાછા ગયા પાછા ત્યાં પાછા ઉપરી જાય ત્યાંથી પાછા ત્યાં આવશે લોસ એન્જલ આવે પાછળ એક બે એક જુ માં મારી પાસે હોય ને તો એ કમ્પ્લીટ થઈ જાય જાગૃતિ વાળો માલ આપશે આચાર્ય ઉઘાડ્યું સાધુ આચાર્ય નહી આ બધું આ પ્રજા પબ્લિક જૈનો બહેનો બધા ઉઘાડ્યું હું બેસે છું આ લોક નું જે છે એ તો તમે લઈને આવેલો તમારે કરવાનું છે પરલોક નું લોક ને એ ભણ નથી કે હું લઈને આવેલું છું એટલે પરલોક નું કરવાનું કેવા લોક નો ક્યાં છે એટલે તે દરેલું છે તે ફરી દરે છે એટલે અચેલો ઉલાડી કરે છે કે મેં દડ્યું શું કરતા નથી પલ્લોક માં તો આ મનુષ્યો નું પલોક માં બે પગ ચાર પગ થવાના છે એનો ભો નથી આ લોકો ને એને ભોને નથી મનુષ્યો કોટ સ્ટાઇલ બધો ચહેરો ખરા પડે પછી ચાર પગ ના હોવું જોઈએ એટલા મારા સિત્તેર વચ્ચે મારે ફરવું પડે છે ઘર નો કપડા પહેરી શું કે પચાસ એક હજાર માણસ છે ઇન્ડિયા માં સારું કે બઉ મોટા સર છે જબરદસ્ત મોટા વિચાર છે એ મળે પણ આ બાબતમાં નથી ધોલે તમારી બરાબર આંતરિક સ્થિતિ આત્માની સ્થિતિ હાઈ લેવલ ની એને ઉંધા ઊંધે રશે દોઈ ને અને પછી બધે લઈ જઉં છું એમને મંદિરે કઈ જવું હોય તો લઈ જવું છું પણ પપીધી હજાર હા જુદો લે જયા પછી છ મહિના એકલો જાય અને ભ્રમશિરે પાડે આત્મા નું શું પડતું હે ને એનું મને અરે હું એ તો શું પહોંચ્યું છે હું આ જરા વિવેક થી વિચારતો કરતો કર એક માણસ કેમ વિષયો નથી જલીબી માં સુખ છે કઈ રીતે કોઈ કારી આવે જરીબી પ્રત્યક્ષ દેખાય છે આપણને સુખ એમ તે પાછી દાવો મળ જે સુખ છે એવું સુખ બોધ હોય કે સામો ક્લીયર ના મળે આપણે જલીબિયા દાવો નહીં મળે તોડી ખાધી દાવો નહી મળે અને આ વિષય શું તો દાવો મળી પડે શું સમજતા હોય છે અને એમાં દુઃખ જ નથી જેપ તો કોનું નામ કહેવાય કે કોણ ને ગમે આશરે ગમે નાકરે ગમે જીભને ગમે એને શું કહેવાય ગરીબો આંચને દેખી ગમે રકડે તા બળબડ વાગે ત્યારે કોણ ને ગમે જીભ ને ગમે શું કહ્યું નાક ને હું ગમે અને આ સલાડીએ તો આપણને ગમે આપણે પાસે હં પાંચે ઇન્દ્રિયો અને આ તો પાંચે ઇન્દ્રિયોને ચીપી કરે તેથી અંધારું કરેલું એટલે પુરુષો ને ભોગવાનો રસ્તો મને કઈ કરે વિવરણ પૂરું કરો કે સ્વરૂપ ના બહુ કરીશ હું આ ઊંધણી આવે જેવું ખડું અરે હું શું બોલા કંઈ જોવા જેવું કોને વિચાર પુરુષોની ગોળી છે તે લગ્ન કરવાની જરૂર છે બીજી બધી કરવાની જરૂર છે પણ એને સમજવાની જરૂર છેલિટી શું છે તેની નોર્માલિટી શું છે એ ના સમજીએ નોર્માલિટી ઋષિ મુનિએ શું કહ્યું કે ઋષિ કે મારે તો એવું કરે મારે ખાસ લગ્ન કરી ની ઈચ્છા નથી ઋષિ પત્ની તમારી અવરોધ નહી કરું ત્યાર પછી ઋષિ ઋષિને સર્જ કરીને એક મને બાળક બે બી બે જ આપણે પુત્રી રાતો એક મા બસ આ તું દાન મિત્ર તરીકે આખો કાર્ય કરે અને આત્માની ઘટી કરે શું કરે હા તું કયું કયું રીપો છ ડબલ બેડ થઈ ગયે આપડા પુરુષે અસર અને પુરુષ સ્ત્રી પુરુષ જેવી થઈ ગઈ એટલે બધી અસરો બધું આવું થયું આપડે આજથી બુદ્ધું હોય જવું પડશે બહાર કન ફેમિલી એટલે બોલે કશું ના હોય દે થોડી વાત મારી ડેટ માં કેમ તારી સાડી મૂકી એટલે હું વન ફેબલિંગ ના બોલાય વન ફેબલિંગ કરે ખરા તો ચાલવાનો જીવવાનું આવડતું જીવ જીતા આવડતો એ તો આ આવી બેઠા હોય આટલા બધા ડોલર મળે છે અરે તેનો ચોખ્ખો નહી કઈ તો ઘેર કરવું હોય તો થાય નહીં બધા તમે પૂછાય તમે ભેચેર આપી શકે નહીં એટલા બધા ત્રણ પુરસાડ અને ઈન્ડિયા ના ખાવું હોય પર આખો તો આખો ઘરમાં કોઈ પ્રાપ્ત કર્યા એટલે ઘરમાં તો કશું કરવાનું વડવાન ગામ કેવું હોય તો કોણ દ્વારા જોડે બીજા કોઈ બહાર નાય આપડે છે તે શું શું કરી આપણે આ શાંત રેવી આપડે સર મોડો દિયરપી ગયેલો હોય ના ફરતો હોય ક્યાંથી ડિયર લાવેર મોટું જીવન જીવતા ના આવડ્યું પછી બાર બાકી પચાસ વાળા છોકરા આવ્યા બ્રહ્મચારી રેલા છે એન્જિનિયર થયેલા બધા સર્વિસ છોડીને બી એન્જિનિયર મેડો કોકરી છોકરી ઓછી થઈ જાય ખરું કરું કેટલી બધી છોકરીઓ બધા છોકરામાં આ કું આરા ફર્યા કરો કું તારે આવે કેવી મને કઈ ના લીધું તો હમણાં આવે હમ ના જો પણ તમારો આગ્રહ જે અમારે નહીં પણ અમારા ફાધર બધા નું સુખ અમે જોયું એટલે અમે જાણ્યું અમારું સુખ નથી હું બધો અનુભવ થઈ ગયો એટલે ફાધર બધા કદાચ મળતો કે આ મારા બધું કરે પપ્પો જ ખરાબ થયો મોટો થઈ સાહેબ મારી પપ્પાને નાનો બાબુ બે પાસે મન મો ખરાબ છે મોટો દેખાય મારી સમજાય સાહેબ મારી વાત થઈ સમજાય કે જીવન કેમ છે આ માણસ પણ જેમ કે મને તેર વસ્તુ નથી ગમતું ઉપર ભગવાન માથે ઉપર ગયો મને કંટાળો ઉપર ઉપર છે મારે ઉપરી ઉપરી કેમ હા નોકરી કરતા ઉપરીનો આપણે દેખી તો ઉપરી છે જ આ તો કોઈ છે નહી બાપુ વગર કોમને ઉપર ક્યાં પડે હાડ વગર નથી મેળા નથી દેવા આપણે કોઈ પ્રત્યક્ષ ઉપકાર કર્યો અને પ્રત્યક્ષ તો મેં તમને દેખાડ્યો હાથમાં અમારા સકરા એના સસરા ભેગા થાય મને હું એટલે થોડી ડાયવર્સિટી હવે શું સસરો હા હવે નોન સેન્સ અને આ ભાવ હિન્દુસ્તાનના ભાવે હવે જરૂરિયાત એ જ હું ક્યાં સ્વીકારવાનું એને કરતા હા મારે જે ચૂતું થવું હોય તો બાવવાનું આપી દેવાનું બધું કાઉ અમે તો જે કરવા માગતો હોય તેનો સારવાર તૈયાર છું આ વિચિત્ર છે ને એટલે હું બોલાવતો નથી આવતા પછી મારે હું ક્યાં સુધી બરાબર મારી ઘર આવતા એ રીતે થવું જ જોઈએ અને મારી પાસે ઇન્ડિયામાં હરેક કાર્ય આખા જગતનું કાર્ય થવું જોઈએ સારો અને પછી મોજ કરીને તું નહીં કરતો કૂતરું કરે છે પેલા અમેરિકાની ગાડીમાં કુતરો બાર બેઠડો હતો ને એ મોજ કરેલ થઈ ગયું આયુ નહી તો બૈરી અક્કલ ખોળે એટલે અમારા અક્કલ નો આની ખોડો થયો એ અકલ વધી ગયા અક્કલ આ તો બધો નકલો છે નકલો અક્કલ કોઈ નવી શોષકો આ તો ભાઈ નકલો કરેલી છે શું કર્યું નકલો નકલો વિષય ને તું મારી પાસે એકલો હોય સમજી દઉં આપણે તો વિષય પુસ્તક મેં લખ્યો એને સિલ દર્શક લખીશું લાભ ખરું ને અને આચાર્ય પણ નું બ્રહ્મચર્ય નું પુસ્તક લખેલ બે ભાગ કરી ભ્રમચર્યભ પુસ્તકનું નાની પુસ્તક બનાવી દી મોટા તો વાંચી જગ્યા નહિ બધા લોકો ચાદુસો મે નાની બનાવી નાની વાંચીને આપણે તો લગભગ પચાસ પોણા ત્રીજી પાટી પારથી ચાઇ ચાઈ એટલે બધા આવ્યા દેવજને અમારા ધનતા નાની પુસ્તક માંથી માન્યતા હતીતા પરંપરા પર ચાલુ છે શું છે હા અંધારાનુંસલમાનો ટીવ બાજે ને તે પોતેક હજાર માણસ ઉભો હોય બહાર લાઈન માં કોઈક મુસલમાન બગાવું આવે તો આમ કહીને ઓગાવું ખાવા ગયો અરે અલ્લાકી કુડી એ જાણે આગે અપે પેલો પેલા અલ્લાકી કુડી આગળ જાણે દો અલગી કુડી આગે જાણે દોઢ અલ્લાકી કુડી બરાબર બોંપા મારા મારા વેપારતા આપણા લોકો છે જન્મ ક્યારે છે એટલે તારો છોકરો હું હશે ને આવું પાંચ છોકરા ને ઘેર છોકરો છે એમનો ટાળો હશે લાલ શું લોકો ત્રણ લોકો બાવા ફાળે બધા એવું જ કેટલાક બાળાઓ સારું કામ કરે છે આવકારજનક છે દિલ્ડીઓ છોડાવડે પ્રસંગ છોડાવડા હોય અંધર છડાવે સારું કહેવાય કલ્પિંગ કહેવાય શું કયું બધા પ્રમુખ સામે સારું કહેવાય એનો ધર્મ ને છે ધર્મ તો ધર્મ એટલે કેવું સ્વતંત્ર બનાવે નો સ્વતંત્ર નહી બનાવતું અત્યારે ક્યાંય પણ સ્વતંત્ર બનાવે એવું છે આ તો આ છેલ્લામાં છેલ્લો રહી ગયેલું રેજ ત્યાં વેજ હતા દીકરી છે છેલ્લી વિક્રમ જ્ઞાન બીજે ભાઈ લેતા ભાઈ નઈ હવે તો એસી હજાર વર્ષે લાગુ રહીશ છુટી જઈશ શું કહ્યું અમારું કહ્યું તો કદી રાજ દાદા કેટલો વખત યાદ આવે છે ઘણી વાર આવે છે હા પણ ઘણી વાર લોકોને તો ઇન્ડિયા દાદા ને અને એ કાગળો તું વાંચું ને તો તારું મન અજાય છે કે પચી પચીઓના છોકરાઓ કેવા સુંદર કાગળ છે કેટલો છે રે નિરંતર સાધુઓ તમે દાર બોડો ટેડકાવો તો તમારા માટે ખરા વિચાર ના આવે અહીંયા બી પુરુષ કહે શું હા તો સરસ સરસ કેરીઓ રત્નાગીરી મેં અહી લાયા હોય અને રસ કાઢ્યો હોય ખાતી ખાતી ટેબલ ઉપર કઢી કાઢી બની આ કડું કાઢું કરી મેઘાડ બધું બાજુ પણ એ ભૂકીને ઉભો શું કરે તો કઢી ખાઈ ના બોલે ચારે નહી કડી ખાઈ ના ફે એમને ખબર નહી પડે આ તો અહંકાર કરે તમારો હું નથી બગાવીએ બધું બધું દબડા મસાબળા અન થાય ભોગવી ને આઈ નથી થાય લોકો કમારી પાસે ચઢી રહ્યા પછી જંગલી ચઢી ગયું એવો ભાઈ હશે તો તારી પર ચડી દેશે કે સ્ત્રી સ્ત્રી ચડી ગયા ધારા પુરુષ પણ તું સ્ત્રી જેવો થઈ ગયો એટલે પછી થાય વન રૂમ ને આવી ના કરવી જોઈએ નહી આવી છે બધું છે